आशा तृष्णा लगे आकांक्षा ले, तो बहु जात महत्वाकांक्षा कह महत्वाकांक्षा સંસ્થા મહત્વ હોય ને તો ધર્મ મહત્વ હોય ખુરશી જોઈએ ખુરશી હા એના માટે મહત્વ એટલે ખુરશી જોઈએ ધર્મ પણ ખુશી જોઈએ तृष्ण एट भोगवे एर नाम तृष्णा नोगे तो तरस मटी जाए मटी जाए ए, तरस, रहान करे तरस जाए भोगवा भोगवा थोड़ा है महीने भेगना પછી અપારી જાય બિલકુલ ભૂલી જવાય અને માલ નથી આ બ્રહ્મચર્યા નો રસ્તો કે પરિચય એટલે વિચાર આવે એનું તોલન થાય ખબર પડે પરિચય ખબર ના પડે કશું દોષ છે અને અપરિચય લઈને મેં આશ્રપદ નું પુસ્તક કાઢ્યું હિન્દુસ્તાન ભ્રમસે એનું કાઢ્યું એટલા ભ્રમચર્ય ઉપર કારણ કે અપરિચય થી બધું અને થઈ ગયા વાંસ્તાની હાથે ભ્રમચેર્ય રથ લેવા કેટલા પ્લેન પૂછે છે આશા નું બાકી રહ્યું આશા આશા નું આશા ત્રીજું આશા રહી સંસ્કારી કાર્ય હોય આશા આશા ઈચ્છા જેવું કેવાય કેવાય ઈચ્છા ન હોત નથી આશા ન હોતો ઈચ્છા તો જે બધું ખબર ઈચ્છા થઈ હોય પરિણામ છે આટલી બધી ઈચ્છા અમને તમે નિરીક્ષક કહો નિરીક્ષક કહ્યું જેવી રીતે વાત કરીશ કેટલી બધી ઈચ્છા હોય છે એટલે તમને લાગે છે નિરીક્ષક કરો હા ચોક્કસ એટલે ઈચ્છાઓ નડતી નથી આશા નરેશ તે આશા તને કોઈ ઇજા નું આશા ના હોત ને ચલો ખેડૂતો ઘરના ઘઉં નાખવા દ પાક મળશે વધુ પાક મળશે કઈ નથી સંઘર્ષ માં તો ચાલુ જ છે ના જવા દે નહીર જવા નથી આશા માં આ મોક્ષ ની આશા એવું પણ કહી શકાય આશા સંસારી બાબત જ હોય મોક્ષ હોય આપણે કોમ શું ભગવાન કામ લાગે તો ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિ હેધર અંદર બેઠો ઉપર તો કોઈ બાપો નથી હું તો સારા છે ભૂલ લાગે છે આકાશ માં હોય દુનિયા બનાવી લાગે છતા લોકો કેટલા લોકો ભૂલ થઈ ગયા બધા સંતો બધા એ ભગવાન ને બનાયા તુમકો કેસ ને બનાયા ભગવાન વાળો આવ્યો ભગવાન શું કાઢે કુંભાર બનાવે છે એટલે કુંભાર નથી ભગવાન ભગવાન જ છે આપે એવું જ માગે છે એવું જ માગે છે આપડે હજુ બેભાન પણ એની વાત ધર્મ ભાર વ્યવહાન દાદાજી એટલે તો બધા મંદિરો ચાલે બધું ચાલે એટલે તો આ બધું ચાલે ને રમખાણ મંદિરો માં જાય ભગવાન પૂજા કરે એના પાસે એને નિવેદ કરાવે કે મારા છોકરા થાય પૈસા મળે ના સેનો વધુ નથી મૂર્તિ કે મને તું પૈસા આપ કે મારું ભણવું કરી દે કે મારું આ છોકરા આપણી સાથે મૂર્તિ આપણું વિજ્ઞાન છે બઉન છે માતાજી ની વાત સાચી છે કૃષ્ણ ભગવાન ની વાત છે ભગવાન ની વાત છે શું કહ્યું આ ભગવાન બનાવ્યું એમ કે સમજે નહીં પડતી અનાદી અનંદ કે અનાદી અનંદ નો શું અર્થ થાય અનાદિ આનંદ એટલે બનાવનાર જ ના રહે અને વેદાંત ના પાડી આ તો બધા સાંપ્રદાયિક મતદાર બાળ મંદિર મેન પૂછે છે લાગણી કપટ અને મમતા ત્રણ જરાક ફોટ પાડી આપો ને લાગણી મમતા અને કપટ લાગણી મમતા ત્રણેય નું જરાક ક્લિયર કરી આપો મમતા માં તો હોય કે ના પણ હોય હોય જ કહ્યું લાગણી માં કપટ હોય કે ના હોય પણ કપટ માં બધું હોય મમતા હોય કોઈ કપટ છે એટલે મમતા છે તમે જો પક્ષ થાયું વધ ક્લિયર ના થયું પેલા આપે એમ કહ્યું કે મમતા કપટ હોય જ મમતા ત્યાં કપટ હોય અને ના પણ હમણાં કહ્યું છે મેં કઈ રીતે હોય અને કઈ રીતે ના હોય સ્ત્રી અને પુરુષ એ જુદી વસ્તુ છે પણ મમતા મમતા દેહ ને જુદી ને દાખલો આપો તારા મમતા સ્ત્રી પુરુષ ની મમતા જીવાની શું એ બધી કીર્તિની અમે એક હોય નહીં મમતા મમ નથી સત્તા અનુભવ પુરુષો ને સસ્તા ના હોય પુરુષ ના તો ખરાબ ગુણ કરો જે ત્રાગુ કરતો હોય માણસ નો સંબંધ જે પુરુષ ત્રાગુ કરતો હોય એનો સંબંધ રાખો એમ સ્ત્રીઓ તાગુ કરે પણ પુરુષો જ ત્રગુ કરે ઘણા પુરુષો કરે ઘણા ઘણા કરે ત્રગ એટલે શું દાદા ના હોય ભોગવી મારી દબડાઈ પર ભૂગડે કોઈ પણ જાત નું કરે આવો દબળા દીવડાય મારે રાજીનામું સમજી ગયો એટલે ગાંધીજી ના ગાંધીજી નો સત્યાગ્રહ ને નાના પોતાનું સમજાઈ ગયો હવે સમજાય સત્યાગ્રહ એ બરોબર છે આ વર્કરો ગાંધીજી માટે ના કહેવાય આપડા નો અને એવો હોય તો ક્યાં ઉભું ના રેવાય તો ક્યાંથી કહી શકાય આપણે એવું ડરાય બહાર આપડે અમારા ભાભી ને ત્રાગુ કરે છે ત્રા વાળા સ્ત્રી ના કરેલું છતકી જાય છે પુરુષ ના ત્રાગા વાળા ખબર નથી પણ ત્રગા વાળા સ્ત્રી હોય ને તેની ત્રગુ કરતા હતા બીજા મારવા માટે કુદા ભાઈ પેલો ગભરી પણ આ ગભર મુખ્ય દિવસ એટલે મેં કહ્યું આ તમારો ખેલ બઉ સરસ લાગે પણ ફરી બઉ ખોટા તમને જોયેલા નઈ જોયેલા અમદાવાદ ભાઈ નહીં સમજણ તો પડે સમજણ તો પડે કે ના અમુક આ બધા લગ્ન પ્રસંગો ઉપર કોઈના ઘરે પ્રસંગ હોય ત્યારે અમારા કુટુંબમાં સાબુ જ અમારા કાતા આવ્યો અમારા ઘર લગ્ન હોય તો કુંવર કરવા જવાની વાત કરે હા કે જઈ છીએ બધા નહીં આવી તમારી જાનમાં જ નહીં તમારે એમને બધું જ પ્રસંગ હોય ને ભાઈ હોય કેશભાઈ પૂછે છે આપે વાત કરી નાતા ઉઠાય પંચર પડે હવે ચા ના પડી ગયા હવે ચા હાથે તકરાર ના થાય ગાડું આગળ ચલાવું છે બાદ કરી ગયો પણ આપડે બીજે બોલ ના ભાગીએ બસ એટલું બઉ થઈ ગયું મોટા મોટા તીટ મારવાનું બરોબર આવી જાય બરોબર આવ્યો હતો રાજા હે ભરશે દશરથ રાજ કઈ નું કઈ કઈ નાખ્યું બેન પૂછે છે કે કોઈ પુરુષ કોઈ પુરુષ માનવ ગુણ વધારે હોય પાછો ત્રાકુ કરે કે હું ભાગી જઈશું અપઘાત કરીશું આમ કરી તો ખરેખર એવું માની લેવાનું કે કરશે નાખી જાય ઘણું ઘણું ક્રાગુ હોય છે સારું જ હોય ચેતાર એવું સારું શું દબડાવા માટી પડ્યો પતંગ વાસો થાય જોઈ ના કરી મારો કાયદો કે આપે સત્તા સત્તા ની હોય રાષ્ટ્ર તો કે પુરુષો માં નહીં તો પુરુષો ધણી પણ તો બજાવતા હોય છે ને પુરુષો પણ સત્તા વાપરવા વાપરતા છે ને એ ધરી પણ બનાવતા નકામા સરળું અચ્છા એવું કે સર એક પગલું પાંચ પગલા પાંચ વાગે મને વધારો નઈ આપો તો મારે મંદિર માં બેસવાનો વિચાર છે બઉ સારું કેવાય સ્વાબે હા તું મોકલી આપીશ પૈસા કરું તો અહી નહી આવ્યું વધારે સ્વાબે હાથ ધર્માદા કરે તમે જે લીડર પણ સામે કર્યા હતા ક્યાં સર્જે કરવું હોય એટલે હું આપઘાત કરું છું કે હું રાજીનામું જતો રહું છું આપડે એમ નાખી છે કે આ ભાઈ તું જતો રહે તારે નાખે પુષ્ટિ મળે તો પછી ટાગા ને પુષ્ટિ મળે ને સાગા ને જોર મળે પોષણ મળે ના મળવા ના દેવું અજમુઓ તો થાય ને પૂરો ન મરે કરે કઈ વાત જે આપઘાત કરે ને એક ઉદાડે એવું કઈ ના કરે જો પણ હા ચેતુ ચેતર વધારે સંકળાય ને વધારે સારું થયું નથી પણ અને જો કડક રે તો ઓલો વધુ છંખેડાય એટલે વધુ કરે જો કડક રે ચેતતો રે તો ઓલો ના રે ભાઈ પણ તો કરે ને ના એકલું કડક છે એવું ચેતતું રેવાય એવું ના કરે ભાઈ શું કરવાનું ક્યાં વાય લેવું ભાઈ કડક થઈ ને પછી વાઈ લેવાનું શું સૌથી આરામ હાલ અમારા જેવું હાલ તમારા અમારો અમારાબા ને રસોડામાં મેં હાથ ચાલે એ બાંધામાં હાથ ચાલે નહિ તમે રાતાવાર નોકર રાખીને પાંદર પાંદર મુંબઈ આ જાય કરે ત્યાં કરતા રહેતા શું ખોટું એવું એવું અમારો વાત ના પણ એ તો દાદાજી તમારી કેસ માં ચાલુ તમારી કેસ માં ચાલુ પણ આજે મહિલાઓ પુરુષના ધંધામાં હાથ નાખે ના રસોડામાં પુરુષ રસોડામાં નાખે તોય નાખે બરોબર મને તમારા ભાભી નાખતો હતો ને એટલે મારું મગજ છે સ્ત્રીઓ આપડીમાં હિસાબ માંગે અરે સલાહ બી આપે બિઝનેસ માં સલાહી આપે અરે અમારી ભાભી બહુ સલાહ કરે સાંભળે અરે કેવો પુરુષ જયારે દેખતા હું ધરી દીધું એ તો મારા ભાઈ ને ડરાવવા માટે કે છે ભાગ્યો છે ને વરવાડ થી ભાઈ ને ડરાવા માટે શું કે હું તો સુરસા પછી મારે ભાઈ ડરી ગી છે ને એટલે મેં શું કહ્યું એમના તમારું નહીં પડ્યો પાછો ધક્કો મારી માર ધક્કો મારે આવું કર્યું ને હા તમે દાદા પાસે જશો તો હું સુરસાગર પડું છું તે ચંપલ પેરી દાદરા ઉતરી પડી બારુ ભી હતા તો બારુ ભી એમ કદાચ જવા દો કે પડે કે છે પડું તો પડે કે છે ગાડી ક્યાં જાય બિચારી જાત્રા માં પેલા રસ્તા એ નહીં પડી મારે આવે નહિ એટલે આ ચુ જાને અને તે આગે જગાના નવરી એય કોટ કોટ મેં આં દે કે એન બલ આનો ગાઈ દે અજી હા મે આવી કરે ઉતડે લે લે લે ડાણી ડાણી દારત કરે 27 દીવેક હોવો જોઈએ હે 27 દીવેક તો હોવો જોઈએ એનું તાનુ કોઈ હેલી વાત છે અમુક ઘડતર તો પરણે તો જ થાય દાદા અમુક ઘડતર પરણ્યા વગર ના થાય ના થાય પર ઘડતર થાય છે હા તેટ તેટલા માટે કુદરત આ લોકો એ કહ્યું પહેણ પહેણ પહેણ ઘર તો થતું થતું થતું થતું આગળ પછી સરવાળો બધું કાઢી નાખે છે બધા બધા ગુણા યાદ રહ્યા કરે અને સ્ત્રીઓને બહુડી જાય જોયા તો નરિયા જય સચ્ચેના ચાલના ને જુએ તે મુક્તિ કરે કે? હું ચાલુ છું ખરો પછી કરો આવો એક્સરસાઇઝ દુનિયા તો ચાલે નિરંતર ચાલ્યા કરવાનું અને આજ તમારી ચાલ્યા કરશે એ જોયે જોયા કરે નહીં બંધ કરશે જોવાનું કરશે જો તમે જોયા કરે છે ને આ જે ફિલમલા ચાલે છે એને જોયા કરવાનું આ ફિલ્મ ચાલે છે જોયા કરવાનું ત્યારે તો ચાલતો તો એ પાછું પોતે જોતો તો એ પોતું જિંદગી તો અમાર કાઢી નાખી ને તો બધી કોદારી જાય પછી માલ કચરો જિંદગી કયો ગાડી કચરા માટે નથી ગાડી ચાલે છે <laughs> <laughs> <laughs> એમાં ખરેખર નથી ને ચાલતો નથી ચલાવું છું દેહ ની વચ્ચે કુતરું ચાલે આમ છે પણ આપડી કલ્પના માં એવું કુતરા ને શું કરવું એ કવિ પણ એ રીતે જોયે નઈ આમ ચાલતું જાય લાઈમાં પાછું મેટ્રો હોસ્પિટલ લોકો કાઢ્યું નથી ક્યાં મૂકવાયું આપણે કોઈ પણ કહેવાય હોય ને એની પાસે બુદ્ધિ કર્યું ને પાછી દલીલ સુધી ને હું હતોભાઈ હું હતો હું હતો પ્રત્યક્ષ દેખાય છે નઈ દેખાશે પહેલી છે ને જય શ્રીલાજી બે ભેગા થયા વિભાવ ઉત્પન્ન થયો વિભાવ ઉત્પન્ન થયો વિભાવ તો ઓટોમેટિકલી ઉત્પન્ન થયો ને એમાં કોઈ ને કઈ રહ્યું છે છ દ્રવ્યો ભેગા થયા તરત જ દ્રવ્યો ભેગા થયા કે ભેગા છે ખાલી મેં ભ્રાંતિ કરી કે આ મે કર્યું એટલે જ પછી ગડબડ થઈ ને ખાલી ભ્રાંતિ કરી કે મે કર્યું એટલે આ ગડબડ થઈ ને બીજી ને જાણવું જોઈએ હું ચંદુલાલ ઉમા કાંત છે હતો તે ખસી ગયો દસે કામ કરતું હતું અહંકાર એક વિભાવ છે ને અહંકાર વિભાવ છે ને પકડ્યો અહંકાર એટલે હું કરું છું અતા ક્યાં હું કરું છું ક્રોશમાર માયા લોકોનું છે તે ગુણવત્ત થાય છે એ ક્રોધમાન નો અહંકાર કરાય છે જીવ અંદર ભયો ત્યારે અહંકાર થયો અહંકાર તો પછી ઉભો થયો અહંકાર તો પછી ઉભો થયો ને હું તો છે જ હું જે એની જગ્યાએ નઈ વપરાતો ત્યારે અહંકાર થયો અહંકાર છે અહંકાર મમતા ક્રોધમાન માયા રોગ અતિરે ગુણ ઉત્પન્ન થયા પેલા પછી છે તે ક્રોધ ને માન એનો અહંકાર ગણાય અને લોભ ને કપર મમતા ગણે અહંકાર મમતા એવું શરૂ થઇ હું તો હતું કઈ જતી હું પહેલેથી માર્ગ માં વિભાવ એને વર્તે છે એ તો ઠેઠ બુદ્ધિ ઉભી થાય ત્યારે એને શરૂ થાય ને એવું ઉભી નથી અમે ક્યાં મુઠ્ઠી વાર પછી નીકળતું નથી એટલે ચણા ખાવા લાગે તો આમ તો પછી મુઠ્ઠી વારી નીકળે નહિ એને એમ લાગે મને કોઈ પકડવો ત્યારે ત્યાં પતી જવું બધું તમે મુઠ્ઠી છોડાવી દીધી એટલે ત્યાં બધું પતિ કરું ને પતિ એટલે મુઠી એમ તા ત્યાં હમણાં હું બંધાયેલો છું એ છોડાયો ને જે ભ્રમ પડી ગયેલો કે હું બંધાયેલો છું છોડાયો ને એજ છોડાયો પછી એનો પરિણામ રે ને ધમધમ ખેતા ખેચ્યું હતું તળાવ ઊંધો થઈ જાય પોપડ એ ઊંધો છે ને પછી પછી પોપર છોડી નઈ તો કે અમારી દેશ છે નહીં પછી સાધી પકડી જાય તો હજના થોડી પગડી જાય કઈ હોય છે